અથડામણ થાય છે આપડે અમારો દોસ્તો દોષો નહિ જગત નો સ્વભાવ શું છે કે પારકા દોષ જોવા એનું નામ જગત મનુષ્ય અજ્ઞાન મનુષ્ય અને પોતાના દોષ જોવાનું સુધી ઘરમાં વસ્તી વધ્યા કરે તમારે વસ્તી વધી હતી કેટલી વધી ગઈ હતી પરમાત્મા થાય એવું અને ભગવાન એ તમારું ઉપરી નથી એની ગેરંટી આપું છું પછી શું છે આ હોય એટલો તમારો ઉપરી ગાળો હું તો બારક જેવો છું તમે વળો પણ હું ના વળું અમે બધા વડો મારી પડે તો હું તો એને અમે બીક લાગે તો તને તો મોટા મોટા તમને કેમ મોડો ને બીક લાગે તમને કેમ મોડો ને બીક લાગે તમને અમે કેમ મોડો ને કે અમે બીક અમે તને મતલબ બહાર એકમાંથી વડાય ને નહી તો મોટા એલવરી પડો આમ दादा કહેવા છે તમે મોટા કે અમે મોટા સિત આજ્ઞાનતા એ મોટે આજ્ઞાનતા અમને શું બીક દે હવે કેમ હાઈ બીજો કોઈ ઉપરી નથી એની ગેરંટી આપું બીજો કોઈ ઉપરી નથી એની ગેરંટી આપું છું આખી ગેરંટી આપું છું માની લીધું કોઈ અથડા કરી દો ને બધાને તમે જેમ અથડવાની તૈયારી નથી કરતા એ પણ કોઈ પણ ज्ञानी कोणी જોડે આ થરાની માતમાં એવું કરી દો એને સાચું જ્ઞાન કહેવાય એવું જુઓ તો જેને જોઈએ મોડ આલ જગત શું બેઠું મોડેલ દેખાડો એવું કરી બતાવો એવું જગત કે છે ના હું તમને કરી બતાવું પછી તમે આવડી તો વાર શું લાગે છે તેથી દાડલા તૈયાર છે નહીં તો આટલા આટલા વર્ષો બધે તૈયાર છે અમેળા જવા હતા કેટલા વર્ષે જ્ઞાન લીધા વરસાયો બરાબર બસ ઊધણી નઈ કરી મને લાગે કરી ને કરી દીધી આ બધા પતિ કા સાબ ગયા હતા ને ખર્ચો કરે પણ તમે સિન્સિયર થાવ તો એક કલાકમાં મારા દેવા થઈ જાવ શું પણ એવું સિન્સિયર રીતે હોય ને આ કારણ ક્યાંથી લાવે સિન્સર કેટલી સર ધંધા કેટલા લફરા કેટલા ફાઈલો નિરંજન ફરે મારા શુદ્ધાર્થ માં શું મારે લેવા જવા નથી નિરંજન ને તો સાચવું પડે તારે કેમ છે ખરા માણસ હતી કિંમત હતી ખરા માણસ આવી રીતે પહેણવા કરતા એને કુમાર એવું સારું ખંચર સારું આવી રીતે પહેણવું અપમાન ખરેખર લાગે આપડે અપમાન કેવું લાગે લાગે ના છૂટકે લેવાનું ને દાદા ના છૂટકે લેવાનું લગડા હોય ને કાપીધર લગડો ખાધેલો મીઠેલા હોય પછી ક્યાં જઈશ આખી બફારો ને શું કરવાનું ખરીદે નાખી દેવા સુધારવા પ્રયત્ન કરવાના મતભેદ હોય એ સુધારવા પ્રયત્ન કરવાનો મતભેદ ને સારું જોડે લગ્ન કરવું અંદર લિમિટ હોય છે આમ કારણ ઉપરછલ નું જ્ઞાન છે લોકો ઉપર સરખાજ મા હે ને નથી ખાતો ઈંડા એટલી જીવંત આ એક લોક જ્ઞાન પર આધારણ આવે વધારે વધારે જો આવેલા છે જીવતા છે આપણે ડેવલપમેન્ટ થયું હવે મારી વાત તો બધો નિરંતર ખ્યાલ આવે છે મને કાતર બેહરી હતો મંદિરનું કાતર તો વો ફરક પડે હે ફરક પડે હું નંતરને સંભે છે નથી માનતું હે જતિ માન ત્રણ ગુપ્પી ગુપ્પી એ કોને કહેવાય દાદાજી મન વચન ગાયાનો આત્મા ઉપયોગ કરે એને ગુપ્તી કેવાય ગુપ્ત એને ગુપ્ત કેવાય જેને જુ હોય વાપરવાનું છે મનમાંથી વિચારવું થઈ થાય વાપરે નહીં રાખવું છે તમે આજ્ઞા જ્ઞાન પર કે આ શુદ્ધાર્ માં જેવું બોલે છે તેનો તમે બોલવા જાવ નહીં તમે શુદ્ધ થયા નથી ને ખાલી બોલવાથી બોલવાથી થઈ શકાય ને છે જ બોલવાથી ફક્ત પાછો આવે છે જેમ આપણે ઊંધે રસ્તે ગયા હોય અહીંથી ચારસો મેલે ગયા હોય ત્યાંથી પાછી આવવાની ક્રિયા કરવી પડે ના પડે સિદ્ધાર્થમાં તો છે કરવાની જરૂર નથી એ બધા છે અને મને દેખાય છે કરવું તમને દેખાય નહિ તમને દેખાય છે દેખાય છે બધાને છે સિદ્ધાર્થના પોતાનું સ્વરૂપ સિદ્ધાર્થના જ છે અને તે જ ભગવાન છે તે જીયલાઈ રિયલાઈ કરી રાત્રે દાગ ઓછા માં આવે આ પ્રશ્ન સારો છે આ પ્રશ્ન સમજવા જેવો સમજાયું તમારે બોલવાની ઈચ્છા થઈ છે ત્મા છો તમે અનુભવ ખરાબ કરે છે લોકો ખરાબ કરે જ છે હા કરે છે ખરાબ કામ કરે છે તો પછી શુદ્ધાત્મા ક્યાંથી એવું છે ને ખરાબ કરનારો પોતે રહ્યો નથી પછી પોતે હતો જ નહી પેલા ખરાબ કરો છો તે વસ્તુ જ નથી આધારે એટલે જે માણસ કરે છે તે પોતે નથી પોતે નથી એ પ્રકૃતિ કરાવવા છે પણ કરાવવા છે પ્રકૃતિ પણ પોતે ક્યાં છે અહંકાર કરે છે મેં કર્યું એમનો પ્રશ્ન છે કે તો પ્રકૃતિ ના બંધન માં તો જીવે છે ને પોતે પોતે જીવે છે ત્યાં સુધી મુક્ત થવું એ અનિવાર્ય છે ને એમ કે છે મુક્ત ના થાય ત્યાં સુધી બોલાય નહી એ તો મુક્ત થયા પછી બોલે છે પામવા માટે નહીં એ મુક્ત અવસ્થાને પામવા માટેની કોઈ પ્રક્રિયા ખરી બહરી છે છોકરા છે ને એવી મારે કરવી છે તમારે કરીને શું કામ છે નાશ કરી શકે છે કારણ કે જ્ઞાની પુરુષ દેહ માં એક ક્ષણ વાર રેતા એક ક્ષણ વાર રહેતા નથી પોતે જરૂર નથી માનવ જીવન નું છે માનવ જીવન એજ છે મનુષ્ય સાર એટલો જ છે કે પોતે પોતાના સ્વરૂપ માં ભાર માં આવી અને સ્વરૂપ માં એવી હોવા છતા ભોગવવાની માણસે શું કરવું જોઈએ એ તો જ્ઞાની પુરુષ નો સહારો લેવાનો જ્ઞાની પુરુષ નો સહારો લેવાનો જ્ઞાની પુરુષ કૃપા સિવાય કોઈ કામ થાય નહી કૃપા જો કૃપા જોઈ કારણ કે જ્ઞાની પુરુષ તમને દેખાય છે તે જ્ઞાની પુરુષ નાય છે અમારા ભતીજા થાય ચંદુભાઈ તો એટલે આ તો ભાદરના પટેલ છે આ દાદા ભગવાન નઈ બે દાદા ભગવાન તો કેવું સુખ પડે જો ના સુખમ સંસારમાં છોકરા છે છોડીઓ છે ઉપાધિ ઉપાધિ ની મય સમાધિ રે એનું નામ સાચી સંપન ઉપાધિ હોય તેની સમાધિ રે એ સાચી સમાધિ અને એક ક્ષણ પણ સમાધિ ના જાય એવું જોઈએ કેવું જોઈએ સમાધિ જાય નહી અને ચિંતા થાય તો મારી પર દાવો મળવો ને કોઈ ચાલુ પણ તમને જો ચિંતા એક ચિંતા થાય તો મારી પર દાવો મળજો હવે આટલી ગેરંટી સાથે હોય પછી વાંધો કરો વાંધો ચિંતા થાય દાવો મળજ એમ ગેરંટી આપીએ પછી વાંધો કરો તમે ખાલી ફી નથી જો તમે ફી મોટી લો છોડી આપો નથી છ મહિના એક કલાક માં તમારા માન માયા લોક જતા રે બધા દિવ્યા ચક્ષુ પ્રાપ્ત થાય ભગવાન બધા દેખાય આ બધા ભગવાન જુએ છે તમારા બધા દેખાય દેહ ભાવ માંથી પરમા જવું પડે ને હા દેવા પડે દેહ ભાવ નહીં ભાવે નઈ વાણી ભાવે નઈ દેહ ભાવે નહીં આખો દેવાધ્યાસ પડે ન કરતા તું કર્મ આ દેહા ભાઈ કગાળ ના કરતા ના સમજી એક ભાઈ અમને સમજી રહી છે ગાર ભળે મારે તારે શાંતિ રહેતી હોય તો બે માં કઈ ફેર હોય શુદ્ધાત્મા થયેલો સહજ સમાધિ માં આવશે એકદમ ના થઈ જાય ધીમે ધીમે ધીમે ધીમે એટલે પાણી બાર મહિના બાર મહિના આવે ને હું કઉ છું મારી જોડે એક દાડો ના આવે પણ જો મારે આજ્ઞામાં પાંચ આજ્ઞા આપી છે ને અમારે સહેજ સમાધિ માં પાંચ આજ્ઞા આપી છે સમાધિ પાંચ આજ્ઞામાં તમારી અત્યાર કામની નથી તમારે જયારે તમે જ્ઞાન લો ને ત્યારે અમે તમને આજ્ઞા આપીએ પછી આત્મા વધઘટ થાય જે છે ને તે જ છે તેમાં ઓછું થતું નથી આ જગત માં આત્મા નહીં પરમાણુ પણ આટલું બધા લડીઓ થાય તોફાનો થાય પરમાણુ ઘટતું નથી જેમ છે એમ જગત છે મને ફેરફાર થઈ શકે એમ નથી તો આ બધું કમઠાણ જે શક્તિ ચલાવે છે એ શક્તિ ને આપડે કયા સ્વરૂપે સમજવી તો પછી આ બધું કમઠાણ જે શક્તિ ચલાવે છે આ બધું કમથાણ જે શક્તિ ચલાવે છે તે શક્તિ કયા સ્વરૂપે ઓળખવી આ બધું ચલાવે છે પાંચ જણ છે તે પાંચ જણ હેરાન કરતા હોય તો આપડે કોને કહીએ હેરાન કરે છે હા એવું કોનું નામ દઈએ પાંચે જણ હા એવું છે અહિયાં કોઈ નામ દેવાય એવું નથી બધી ભેગા થઈને કરે છે સંસાર માર્ગ છે આત્મા પસાર થઈ રહ્યો છે સંસાર માર્ગ એની અસર છે બીજું કઈ શું છે નહીં છે હવે આપડે આ શુદ્ધાત્મા જે જ્ઞાન લઈએ તે એક મંડળ કે વાડો નથી થતો ઝાન બધામાં દર્શન કરે શે માં દર્શન કરે છે ઝાડપાન ગાય બધા દર્શન કરો તમે જ્ઞાન ની અસર નથી થઈ એમ સમજવું કે એનું શુદ્ધાત્મા સમજવું જે શુદ્ધાત્મા નું જ્ઞાન કોઈ લીધું હોય શુદ્ધાત્મા જ્ઞાન કાચું ના પડે લાભો માર્યો ને વગર છુટો હોય છે કઈ રીતે પસ્તાવો થાય છે મનમાં કે આવું ના થવું જોઈએ કેમ થાય છે પણ એ પસ્તાવો ના થતો એને તો પણ ના થતો એવું બને જ ને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 અમને બધી ખબર પડે પણ બીજા માણસો તો એનો અનુભવ ના થાય ને આજે બીજા ના થાય શુદ્ધાત્મા અનુભવ કેવી રીતે થાય કે એને આ શુદ્ધાત્મા જ્ઞાન જે લીધું એ પરફેક્ટ થયું કે કેમ કે એની અસર થઈ છે કે કેમ એમ હું કઉ છું આપડે સમજવું કેવી રીતે એ પોતે ના જાણતો ભાઈ કે મને આવું પચાવ થયો બાકી કરતો હોય વ્યવહારિક ખરાબ કર્મી થતું હોય પણ એ થઈ શકે માને કે હું નથી કરતો હું આ ભાઈ લાફો મારું છું નથી મારતો નથી એવું કેવાય નઈ શરીર મારે જોખમ છે એ બચાવ કરે ને એ શરીર નો સ્વાયો બચવો જોઈએ ફરી શરીર માર્યો બોલે શરીર ને શરીર મારતું જ નથી जोखमदारे तो करता मीटे तो छूटे कर्म करता पड़ो मटे करते भाव जो रहो आ? आ? जो